દુનિયામાં કોઈ ચીજ ના માટે કુટતો નથી ફક્ત કેવન ના અંશો માં કુટે કેવજ્ઞાન સમજ માં આવી ગયેલું છે કે પણ કરું પણ પાછળ નથી આવતું હવે એ ચાર દિગ્રી એના માટે હેલ્પ કરે એટલે હું દાદા ભગવાન શું કરું છું હવે દરેક નામ દાદા ભગવાન ભરેલા છે પોતે આ બોલે એટલે પોતાના મહી ગુલાબ ફૂલ ફિલતા જાય જોખમ બાજુ કશું આ તો અંબાલાલ પટેલ છે અને જ્ઞાની પુરુષ છે અને જ્ઞાની તે પાછા કેવા જેનામાં એક બુદ્ધિ નો નથી એવા બુદ્ધિ એક સાંટો ના હોય એવા વેટરી કેવાય બધા ફૂલા વર્લ્ડ ના ફૂલા ઓબ્ઝર્વેટરી ના થાય બુદ્ધિ હોય ને ત્યાં ડખો થઈ જાય પણ એક રેસકોર્ટ માં તેમાં પેલો આવ્યો તેનું ઈનામ મળે વોફિંગ ઓફિંગ મરી ગયો રેસકોર્સ નું જે ગોળો પેહલો એને અમારે દોડવાનું નહીં કશું બુદ્ધિ જ નહીં સાગર ભગવાન પ્રગટ થઈ ગયા છે થોડો ટાઈમ આ ભેદતા છે અને અમુક ટાઈમ ભેદ રહ્યા છે માટે અમે કહીએ છીએ કે હા ભગવાન જુદા કારણ કે અમારી એની એની ત્રણસો સાત ડિગ્રી અમારી ત્રણઝોન છપ્પન ડિગ્રી એટલે અમારે ચાર ડિગ્રી ફૂટે છે એટલે અમારી ચાર ડિગ્રી પૂરી થઈ જાય અને તમારા દાદા ભગવાન કોલો તમારી ગુલાબ ફિલ્તો જાય શું કે આ એક જ વાક્ય વર્લ્ડ તમામ શાસ્ત્ર પર આ એક જ વાક્ય એવું છે કેશ બેંક ઓફ દિવેન્સ જેમ બેંક માં જમા કરો એ કરો અને તમે રોકડા દયા રોકડું સારું ભગવાન નું નામ તો બઉ પણ એનાથી શું થાય જાપ થાય શું થાય એટલે અંદર એકાગ્રતા થાય શાંતિ થાય સમજ ને પણ એ ના થાય સમજ ને જયુખ હા દીસી થી કેશ બેન માં શું ફળ આપે તેવતા મા બાપો એ મારેલા સગા વાળા મારેલા દુશ્મનો એ મારેલા ઘા માર્યા છે ઘા લાગ્યા છે એ રુજાય નહિ અને તે પેલા પાછો પડે એટલે રુજાયા નથી અને પચાસ મિનિટ બોલે દાદા બાબા ને હાજર થાય તું દેખાય એવું જ્ઞાનીપુર ને હાથે દેખાય ક્યાં સુધી ઉધારી લોકો ગમે અત્યારે ઉધારી લીધું તેના બચારાનું ચપડી પણ આવું ના અગિયારસો ને કે राजा महावीर भगवान ने पूछे के बारे व्रत एक नहीं व्रत बारे व्रत एक नही व्रत छता भक्ति जानी प्रभु कीधा आप समान एनू आप सामु रहीर भगवान रहस्य शू ત્યાગી કર્યો અને ગુરુ ના કેવાથી ભગવાન કર્યા દર્શન એવું કર્મકાર થઈ ગયા ને ભગવાન ની ભક્તિ ભગવાન ખુશ થઈ ગયા ત્યાગ નહી રત નહી જપ નહી તપ નહીં પહેલા કે ભક્તિ એ સમજાય ભક્તિ મારી ને સમજાય અનન્ય ભક્તિ તગફળ ભૂલી ગયું ત્યાગુક્રશ ત્યાગ કરતો જો હું કરું છું તો રક્ત નહીં પચખાણ નહીં નહીં ચાર વસ્તુ કોઈ પ્રેણિક તીર્થંકર થશે દાના થશે બાકી નહી રાખ્યું આપડે તો ખરું સારું કરે છે ઢોળા વડે છે જોડે છે ઢોપડા અને ઢોપડા લડે છે ને જોડા આ મસ્તી છે આ ઢોઘરા મસ્તી છે સૌથી ને દોરણો પડી ગયો અને પછી પૂજા ને ચાદી આપડો હિસાબ માં કોઈ નો દિવસ જોવા જાય કર્યા દિવસ કોઈ નો છે નહી કોઈ નોંધ લેનાર નથી આ દુનિયામાં આપડે વ્યવસ્થિત કોઈ ઘેરનાર નથી કોઈ નો દોષ છે નહી આ દુનિયા નિર્દોષ છે આ દોષ જોયો કરવાનું માયા આપડે દોષ દેખાડે કોઈ પછી માર ખવડાવ્યા પછી પછી હું વળ્યા નહિ કરું માર ખવડે કરે તમે પાછી વાત હજી કોને જીવાયા આપડો વિચાર કરી માયા દેખાય કરી માયા ફળ દેખાય દેખાડે પછી ફળ આપે નઈ આજે રાત ઊંધવા ના છે આ જગત હું ન્યાય ની બહાર પછી બનતું નથી જે બન્યું એ જ ન્યાય અને ન્યાય ભોગવા ગયા ત્યારે કોર્ટો ફરી પડે માર્યું <Frankly> અરે હવે આ કહ્યું નથી હારો ને તું છે રાત્રે તુવાય છે બીજા પાછી બધું તૈયારી ગયા પછી આરા અને આ માયા મજ ખાલી આવે ચાર નારિયેલ વારિયલ બધી હું જાય આરામ ગબા ઉતરી પણ આ ગમતું નહિ મન તો આ લોકો તો મજા આવી ગઈ છે એટલે પણ ટિકિટ આવી ઉતરી પડી ના ગમે ઉતરવાની નાખ્યું મોક્ષ કોઈ નો દોષ જોવાનો નહિ દોષ પોતા રહો એ બીજાણો અમુક છે ને પોતાના દોસ્ત ને લીધે પેલો ભેગો થાય છે ભાઈ ને ભાગે ભાઈ ને અઢી એટલે હું ન્યાય કહેવાય ન્યાય મારના કે આ કુપિયા આપી દઉં તારે મારી નઈ મને એમ તમે દ્વાર માં નહીં કે આ સગલે રાખણ વા છે એ જન્મ આવે આત્માન કરતા હોય તે હોય પાસેથી મારી તબેન મારું મગજ પગડ્યું કે પેલા પાછી કે એમને નહીં કે તુલા આયા કહેતા અત્યારે એમણે શક્ય વિચાર કરવો નઈ એ શેખાય વિચાર બારી તું જાણો કહી શકે તો મને માને મારું નુકસાન કરાયો કઈ મારું નુકસાન કરાતું આવ્યું ચોખ્ખું ગણિત છે આ ચોખ્ખું ગણિત છે એમ ગણિત આપડે આવી ચોખ્ખું ભાઈ શાંતિ છે ને બધા શાંતિ મહાભ્રમ ના દાદા ને પણ શાંતિ માં આવ્યા ને આવે ચારે પગ ભાઈ શું કરાય છે ચારે પગ માં તો શું કરાય છે આપણે મારી આપણા ગુસ્સા નો જવાબ છે દાદા જોયો એ નઈ જવાનું દોષ જોયો એ નઈ જવાનું દિવસ આપણે દુનિયા દુનિયા આ રીત ઠગ્યા નથી એવું મારું જ્ઞાન છે છતાં તમારે જ્ઞાન માં એવું દેખાતું એટલે મારે તમારે જ્ઞાન ના આધાર માં છોડી દેવું પડશે મારો દિવસ થી સાત માં ના હતો સાત હજાર કે પાંચ લાખ નો દાવો મળ્યો વાપરું સર દાવો મળ્યો આપનો દોસ્ત કેવી રીતે આપનો દોષ કેવી રીતે આપનો તો દોષ હતો ઇનામે આપણું છે અને ખોટે આપડે છે પેલા શું બન્યું કયું લુણા નું બન્યા છે પેલા નું છે ને બીજી બધું હા એ અહંકારી બોલ્યા પેલા એવું ભગવાન વાત એ થયેલું ને નીકળે એનો શોષ છે મોક્ષ દ્વારા બંધ થઈ જશે અને જણાવવા માં જવું પડશે કેટલો જુઓ આપડે બીજા બધા માર્ગ લપસવાળા જાગૃતિ ના હોય તો લપસી જ પડે જાગૃતિ ના હોય તો લપસી જ પડે નો લોક પોવા શતી વાળા હતા हाथीप नीचे उतर हंसी गया कहसे हाथी पे सभी गए છઠકી ભેગો કરિયા બે હજાર રૂપિયા દેખાય તો ખેડા નો હિસાબ છે માલ કરેલો છે પ્રસાર કરી નાખ્યું બીજું દોષિત થાય આવું જ વાી કરે બારણ કે કોઈ દોષિત છે ને ધારા કે દાદા વૃક્ષાતા હોય એ ગોન ફરી જ ફરી શકે ખરું કયા પ્રમાણે ચાલે અગર ઓછું ચાલે તો એનો નથી પણ પોતે અવરો ના ચાલે પછી કોઈ નામ દેનારું નથી એવું કોણ નામ દેનાર કોઈ જેવું માની દે તો આ તો ત્યાંથી દુકાન પાડે છે કુદરત થોડુંકળાકી બધે કોદરી ને બધું ટો તગડો થાય અને પછી મસ્તી ભરાય મસ્તી ભરાય એટલે મસ્તી ભરાય ભૂખ્યા ને ભૂખ્યા રાખે ત્યાં વધવા નવરો થાય નઈ પેલા આપડા પીરે પાર આપડે લારી પહે નથી પરિય લઈ જજે ભાઈ છે સમજાવી દોરી અત્યારે મવડાના ફળ ને દોરી કે દારૂ થાય છે મૌડા નું ફૂલ એના ફર દોરી કે દોરી ને પીવા થી દોરીઓ નીકળેવાય સીધો ના રે એટલે ધીરી અને પૈસા પડ્યા છે વધારે વધારે પાકી રહે તો નઈ રહે એટલે વધારે ખાય તો મજબૂત થાય અને ખાવાનું વધારે મળે છે તે રોગી કઈ રોગી છે આપડા જેવા રોગી ના હોય બધા ટૂકડા ખાયા હોય તો પણ સમજે જાય બધા ટુકડા થયા હોય તો પણ સમજે જાય જગતે ન્યાય કરેલો ખાઈ પીવું સુઈ જવું આરામથી આવે તો વિચારે કાઢી લાગે જો અમારા દાદા એ નાના આપી છે કોઈ ના દો તે નહી અલબગબ નામ નિસબત કરી એ બારે 3:00 બજે રસ્તાયે લખ્યો રહે 3:00 મેં કહી વાયા નહી 3:00 બજે રહે છે જીમ દેશી જવાબ નું ક્યાં ના દેખાય દેખા નાની કુલે કહ્યું ધ્વજ એનો ને અને ધ્વજ જો એ જ ભૂલ એ જ માયા ખરું એ દોસ્ત આપણા માં છે એવું ખરું જે કહી દે આપને આપનો હિસાબ છે આપનો હિસાબ બાકી છે નોમર 123 મારે આપને આપના હિસાબ સે દે આપને આપસે બી કામ કરી લઈ અને કેવું વિતે મને મુક્ત કર્યો આવે નોમર 123 કે સાહેબ જય જય 74288 બટ્ટ કે લીપટના કોમ બાદ સાહેબ ત્મા ગ્રહણ કર ઇન્દ્રિય આત્મા નો ત્યાગ કરે કસાય આત્મા બેઠા કસાય આત્મામાં કરે જંક્શન સ્ટેશન બેઠા છે નિરંતર કસાય નિરંતર નિરંતર કસાય ને કસાયથી મુક્ત ને થાય કસાય ના વિચાર આવે જમા દ લોકો છે તેના હોય તે ટેબલ ઉપર જમા દે લે છોકરા ખાતા હોય ખોરાક એક ધ્યાન જુદા કાકા માં શું રહેશે આ કોગા ભાઈ કે કરે આજ કરે છે લોકો આજ કરે છે બેસી માસુ કરે મેં આને કહ્યું હતું પુરીઓ કઈ નથી છોકરા છોકરા થી વિચાર કરે હું કે કાકા રાખી કટકટ કરી મારું મન ઉકરી ગયું શું કરે એટલે આ બધા છે આખું જગત કથાયું હિન્દુસ્ક લો પસંદ કરો પછી હાર પૂજા કરી પૂજા ના કરી અને રોટલી કરી બધા સરસ રોટલી ખાતા ખાતા ગઈ કુદે આગે ઈચે આગે ઈચે ચાલ્યા બહુ જ બહુ જ આ તે જ દે કટાતા ને હવે રોટલી કટા કતા રાડા ખાવા જવું પડશે દોટ દોટ બદલ્યા છે કોઈ બીજી કોઈ એ દોટ બદલે લે નાડા ખાતો આ તો તિરોળ છે દેવાય નહી ફલિંગ બગા ફળ્યા કરે છે ભેજ થાય જાય મશીન રે ફાટી જાય એટલે બંધ થઇ જાય પછી આપડે કેમ ચાલતું નથી આપડે કીધું કે પોટલા ની અમને લઈ જાય છે અને પોટલા ની લાવે છે બચ્ચા માણસ જોડે લઈને આયા તા ઉભા છે બચ્ચા ભણ એમના છે બચ્ચા માણસ લઈ ને આયા છુ એના શિષ્ય મોટા મોટા બધા પોટલા ને લઈ જાઓ એમ આ પોટલા ની મા બાપ ખરો કે છે ગયડા કાકા શું કે મનમાં ગયડા કથા ધ્યાન શું હોય ચિત્ર ધ્યાન શું હોય જમે ખરા જમતા સુધી ધ્યાન કયા કયા ધ્યાન હોય હમ આ છોકરો આટલા બધા મોગાવાની કેરીઓ લાવ્યા છે ને ધ્યાન માં શું કરે છે આ ચાર મહેમાન આવ્યા હતા તારે બઉને કહ્યું હતું કે તેલ પૂરીઓ કરજે તારે રોટલી નાખ કરવી પડે તો બધા તે ધ્યાન માં જ રેતી હું કરતો હેરીઓ લઈને આવે ત્યારે કાકા કહ્યું લાવ્યો નવી નથી છ રૂપિયા કિલો શું લાવે છે હજી બે હજી પંદર રૂપિયા લાવ્યો ચાર રૂપિયા કિલો મળે છોકરા ગયું ને તેવા જઈ એટલે છોકરા શું જન્મ હોય ભાઈ જમતા હોય ક્રિકેટ ના જન્મ એટલે બધા ગમે આ એક જ જાતનું ધ્યાન બધા જવાનું ત્યાં દુખદાયી જ્યાં જ્યાં અપ્રાપ પ્રાપ્ત ને સુભોગ શું હા રસોબી આવીને ક્રિકેટ વિકેટ તો બધું એ બધું છે એની ચિંતા શું ના એ કૃષ્ણ ભગવાન કહ્યું તો કે મોટામાં આપણને કુહાય નહીં આપણને કુહાય નઈ કે અમદાવાદ હાપી દીધું જનસત્તા છે ચાર પાંચ દિવસ સોંપી દઈશ ચાર પાંચ દિવસ માં સોંપી જ છે આ દેખાય છે દેખાય છે નહી બદલાય કરવા તો એકલા મોક્ષો ઘરે જાય આ બધા કમિશ્નર બધાયા પછી રાહ સુધે